ए आव बु वार्ता कहना अरे वाह भ आज तो व्योम भाई छे अने वार्ता आष्टि भाई पार्ता सांभो मारा नाना मोटा भूलकाओ आज है आज हूँ तमने बदा ने मुछाड़ी मेहवाई वर्ता नाम से डोशी चार दीकजो एक डोशी एने चार दीकरा એકનું નામ હમર બીજાનું નામ તમર ત્રીજાનું નામ સારી ચોથાનું નામ એક દિવસ ગામમાં ભવાયા ભવાઈ રમવા એવા હો નવરાત્રિમાં ભવાઈ રમે ને નાટક કરે ભવાયા હા બહુ સારું રમતા આવડે બહુ સારો ખેલ કરતા આવડે હો છોકરા કે માળી અમારે તો આજ ભવાઈ જોવા જવું છે ડોશી કે ઠીક દીકરા વેલા પાછા આવજો પાછા પણ કાંઈ હરકત નહી હું એકલી રહીશ એમ તો પછી તો છોકરા ભવાઈ જોવા ગયા ને પાછોથી ચોર આવ્યા હોય ચોરોએ તો બધું જ ઉપાડ્યું જે હાથ આવ્યું તે બધું લીધું ભાઈ ચોર બધોય માલ લઈને ચાલ્યા એટલે ડોસી ડાંખરા થઈ ને બોલ્યા લઈ જજો મારા ભાઈ ના તમારા બાપ માલ છે તે આ હમણા મારા દીકરાઓ વડવી છે બધાને ભવા ના ગયા ખબર પડતો તો આવું બોલી ડોસીની આ વાત સાંભળી એટલે એક ચોર કે ત્યારે તો આ ડોસીને ઉપાડો ને પછી કોણ વાંસે આવશે આપણી પાછળ કોણ આવશે ડોસી ને ઉપાડી લો ચોરોટકાલ લગ હું ડોસી ને માથે મૂકી ને ભવાઈમાં ભવાયો થઈ ને કૂદીશ ભવાઈ માં રમીશ નાટક કરીશ એટલે ડોસી છોકરા જોવામાં રોકાશે નાટક જોવામાં ભવાય જોવામાં એટલે ઘેર જશે ત્યારે એને ખબર પડશે નાચવા લાગ્યો બધા કે એલા એલા આ કોઈ નવો વેસ આવ્યો લાગે છે નવો ખેલ આવ્યો લાગે છે ભવાઈ ચારે ભાઈઓ તો ખાટલા ઉપર બેઠા હતા ત્યાં બેસી જ રહ્યા હોય આપણી મારી વાટ તો જોતા હશે પણ મોડા ભેગું મોડું ચોર ભવાઈઓ તો નાચતો જાય તાક થયા થયા કરતો જાય તાળીઓ પાડતો જાય અને સૌને હસાવતો જાય હો ભાઈ એટલામાં ડોસીએ પોટકામાંથી ચારેકોર નજર ફેરવીને જોયું તો દીકરા ખાટલે બેઠેલા ડોસી પોટકામાંથી બોલી ઊઠીયું પુત્તર હમર તમર તાત પુત્તર સારિંગા આઘા ઢોર ગનીવિયા આઘા ઢોર ગનીવિયા થઈ થઈ તાક થઈ થઈયાક તેયા તા થઈ ચોર ભવાયો મૂંજાયો મનમાં કેવું ન સંભળાય એટલા માટે તાણી તાણી ને બોલવા માંડ્યો અને નાચવા માંડ્યો તું કે સત્ય ડોસી તું કેતી સત્ય તેરા ઢગા ગયા કચ્છ તેરા ઢગા ગયા કચ્છ એમ કઈ ચોરે તો માથે કરતી હોય પોતે પોબારા ગણ્યા ભાઈ ભાગ્યો ત્યાંથી ત્યાં તો શું થયું શું થયું શું થયું એમ કરતા અને બધા ભેગા થઈ ગયા હો જુએ તો પોટકા માં ડોશી ડોશી એ ચોર ની બધી વાત કહી ભાઈ ત્યાં તો અમર તમર સારી કોર દોડ્યા ચારે ખાટલે રહી ને શીરો ખાધો ગરમ ગરમ એને તો ઉપરથી પછાડ્યા હતા ચોરે પોટકા ઉપરથી માથે થી પોટકું ફેંક્યું હતું તો ખાટલો આવ્યો છ મહિનાનો અને કળ ભાંગી ગઈ એટલે ડોસી છ મહિના રહી ને શીરો ખાધો પણ તો ભાઈ તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો